રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સંરક્ષક શાસ્ત્રીજીવન પ્રવચન સમય બે હાજર એકતાલીસ ના મહાસદ સાત ને સોમવાર તારીખ અઠ્યાવીસ એક ઓગણીસો પંચ્યાસી વરડા પ્રથમ પ્રકરણ નું અડત્રીસમી ના પ્રથમ થ મન ને એવી રીતે જીતવાની વાત કરી છે બદલાવું તમે આ નાઈ ધોઈ ને લુગડા પહેરો સુર નાયેલો બંધ હતો આવડો કઈક સુગંધ આવે આપણે આ જગત માં જીવીય જોઈએ ને એમાં સુગંધ લાવવું દુર્ગંધ છે એટલે ગોવિંદભાઈ ના ક્લાસ ની વાત હતી એટલે મેં એની સાબુ જોઈ કરી જો એને કોઈ નો ઉપદેશ દેવો પડે કે તું અતર લગાવજે ખાબુ લગાવજે જીવ માં પડ્યું છે હવે શરીર ગંધાયકલ્પ માં જ ગૂંચવાયેલો છે એટલે ઈ રૂપી ગંધ ભરી છે એ ગંધ ઓછી કરવી હોય તો આમ આમ કરવી પડે જો આ જગત માં પારાયણો થાય क्या कोक लीला भक्ति पुस्तक बचाता एमा हांभवातनाखी जातना मानसो जातना तर्क करता राजकीय क्षेत्र में जो मोटा थता तो तर्क वितर्क जब શું આમાં બેસું કેવું લાગતું નથી લીધા જેવું નથી ભરી છે તેમ જગત માં કથાના પારાયણો ના બધું થાય છે આજે કરનારા લગભગ સ્વાર્થમાં ઉમેરાઈ ગયા એટલે દુર્ગંધી માં હલકું હોય બધું જ્યાં સ્વાર્થાય અને ભગવાન ના લીલા ચરિત્રો એ થી રંગાય તો સુગંધ આવે સુગંધ છે એ વસ્તુ એક ને સુખદાયી થાય એકને દુઃખદાયી થાય એમાં આજ કાલ ના જમાના માં નથી જોયું નથી અખડા મહિનો આવે કે છે કે ભગવાન ભજન કરીને પેલી ઉંમર માં તો નો જ હાલે તમારે ફૂલે કરીને એક ફૂલ નો આગળ જે ફૂલેલ તેલ કરતા અને એના અંતર માં એ ખપાવતા આજની પેઠે યંત્રો નોતા એ બી આ રીતે મોગરા ના જેવી લાવવી હોય તેલ માં તો તલ જરા પાથરી મોગરા ના ફૂલ અને પાછો તલ નો અને પાછો મોગરા ફૂલ પાછું પીલી ને ફૂલ ના વેણી ને પછી તલ પી લે એટલે એમાં સુગત કરી ગયું જ્યાં મળી પહાડ માં ચંદન ના જ્યાં જાડવા એમાં પડખે પોગ જાડવા ઉગ્યા હોય એને કોન્ટ્રાક્ટર કાપી નો નાખે ચંદન કપાન થાય આર્ય કાપી લે બધા અને ખડકી જ મેલે આની સુગંધ ધીરે ધીરે આવી જાય એ અહિયાં તુલસી તરીકે ખપે બોલો ચંદન ખપે ચંદનુ એવું છે આ ભગત લોકો નો સમાગમ કરવો શા માટે કે એની ભીડ માં તમે આપડે આવીએ ને એટલે એની સુગંધ થોડીક આપડે પહે જાય હા એટલે ફૂલે કરી એ દિલ વસાઈ જાય દિલ વસાઈ જાય વસાઈ જાય એટલે ફૂલે કરી ને તિલ વસાય એમ ભગવાન ના ભક્ત મનનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ જગત ના કરતો જ હશે ઉઠો અને હું તો ત્યાં સુધી ઓ એમાં આવડું ભેળું મંડે થર દેવા શું જગત ના ભગવાન ના ભેળા કરવા એટલા માટે એ તો લાગી જ ગયો જગતનો અહીંથી નીકળ્યા એટલે જગત ના થાય હવે ઘડીક વાર એને હટાવી અને આવડા થર છે એમાં બધે લાંબે કાળે ઓલું જે જગત ના ઘાટ ઘેર ઘર્યા તા ને એ દુર્ગંધી ઓછી થઈ જાય એટલે વાસના ઓછી થઈ જાય આ વાસના વધે વાસના કયું વાસ વઈ ગયો છે એ વાસ નીકળી જાય ને આ વાસ આવે એટલે ભગવાન ઈ વાસના કહેવાય ઓલી જગત ની વાસના એમ હશે ને આટલા કયા કરવું એમ થાકવું ઓછા થાય ભગવાન ના વધતા જાય હાવ કાઢી નાખવા વિચાર થઈ જાય ફૂલે કરીને તિલ વસાય તિલ એટલે તલ વસાય એટલે ગંધવાળું થાય વાર્તા તથા દર્શન તે એક દિવસ ના જો સંભાળવા માંડે તો તેનો પાર ના આવે એક દિવસના ના તો સત્સંગ થયા તો દસ પંદર વર્ષ થયા હોય એનો તો પાર જ ના આવે શું કયું મારા જે ચરિત્રો કથા વાર્તા અને વારંવાર સંભાળવાય તો ચરિત્રો તો સમાપ્તિ થઈ ગઈ ની વાત માં એક વસ્તુ ચરિત્ર બી સંભાળે એનો બી પાઘા જેમ કઈ સાથી પૂછું એમાં કોક ને સંતાન નથી ચાલીસ વર્ષે જો છોકરો થાય પછી ધંધા રોજગાર માં જેને સાંભળે છે એનો હબ ભાઈ એને નો સાંભળ્યો પાછ નક્કી કર્યું કે ભાઈ નો છોકરો મારો નથી જોશીભાઈ ભાઈ ને ના સાંભળે એટલો એક ઘડી વ્યવહાર પૂરતું તમને બીજા ભાઈ નો છોકરો ઉપાળો ભાવ છે પોતાનો જાય ઓછો ઉપાળો તો ઈ સાંભળ્યા ગાવડો સાંભળે હા એમ કેવું છે ત્યાં વાસના ક્યાં બંધાય છે હા પંચભૂત નો લોચો છે આ એ પંચભૂત નો લોચો છે આયુ જન્મો ને આયુ જન્મો પણ એવું મનાય ગયું એટલે વસાય જાય વાસના પેહી જાય માલીભાત એવી બેસી જાય જો કાઠી નીકળે નઈ તલમાં પેવી તલમાં એ વાસના જ બેસી જાય માલીભાત હવે ઈ વાસનાઓ જે નિર્મૂલ થશે એ ભગવાન પાસે જવાશે મળે એમ જતું છે હજુ ભગવાન ના ભક્ત ના જોગમાં આવવો જોઈએ ત્યાંથી ઓછું થાય જેવા માટીનું વાસણ હોય ને પેલા રાંધતા માટીના વાસણ માં કેટલી વખત ધોવો ગંધ તો અનાજ ને જ આવે એવા પણ અગ્નિ માં જો નાખો એકદમ હળહ બળકો હોય ખૂબ એમાં રાખો અગ્નિ પછી હવે આકાશ સિવાય કઈ નથી કેટલાય જન્મ થયા હું ને મારું એની વાસના માલીબો પડી છો કેટલાય જન્મ થયા એટલે આ વાસણ અતિ ગંધારું છે માલી બા બહુ ગંધ પડી છો એને તમે હવાર માં ના હોક જપ્ત કરો દેવ દર્શન કરી આવો થોડોક ધર્મા યજ્ઞ કરો આ ગંધ થાય એમ એને તો બ્રહ્મા અગ્નિ વાવ્યા બીજ ઉગવાની આશા ટળી એ નિજાત્મા નું બ્રહ્મરૂપ એ ભાવ સ્મરણ થશે અને ભગવાન ના ભક્ત ના જોગમાં રહેશે નહીં જાય વ્રત કરતો હોય બધું ખોટા નથી ખોટું હોય તો બોલજો તમને બીજું દેખાતું હોય તો તમે વક્તા કેવા ને એને જ્ઞાન હોય બોલો બરોબર ને ઘરે જ આવે તો વહેલા ઈ આવે છે કો ભગવાન ના ભગત ના અભ્યાસ થઈ ગયો એને વળી ક્યાંક સ્વપ્ન બદલ્યું હોય કઈ કાયમ ના બદલે પાછું ક્યારેક આ આવે ને ક્યારેક આ આવે એવા કરતા હોય હવે આખું બદલાવ બદલે જે ભગવાન ના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે જાદુ ના સમજતો હોય તેને તો એમ કરવું એજ શ્રેષ્ઠ ઉપાય છે સમજતો હોય આપડે બઉ સમજી સમજે એમાં આપડાપણમાં ગોઠવીએ એટલે એ બરાબર કેવાય ને એ નક્કી કરી રાખવું કે આપડે આ બુદ્ધિમાં કેટલા થઈ ગયે પછી બુદ્ધિ વપરાય ભાઈ મોટો હોય જ્ઞાની હો કારણ કે એને અભિમાન હોય ઉડાયો એટલે એ અભિના જ્ઞાની કેને કયો જ્ઞાની હોય અને દમ ભરે હું કોણ છું એની ઓળખાણ થાય તો પડી હોય તો અને તમે કહેશો ત્યારે તમે કેશો જેમ અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી બોલો નિયમ કયા છે તે પ્રમાણે સાધારણ પણ કરવાનું તો તમને કહ્યું તે છે કરવ્ય થયું નિયમ કર્તવ્ય કરતવ્ય નથી મનુષ્ય જન્મ આવ્યો એને આમ રહેવું એ નિયમ છે હવે ઓલી ગંધ કાઢવા જોઈએ પશુ મનુષ્ય થઈને કપડા પહેર્યા એટલે કે જો અમને કપડાં પહેર્યા ને એ ઉપર ફેરવે ધર્મ છે એ તો મનુષ્ય ધર્મ છે અને ના પહેરે તો લકડિયું ખાય તે આપણે આ નિયમો છે તો કપડા છે કર્તવ્ય બીજું છે કર્તબ્ય આ છે નબળા જે ભાવ વાસનાઓ અંદર પડી છે એને કાઢવા છે એ કર્તબ્ય કેમ નીકળે એની હરીથી શીખવા ભગવાન ના ભક્ત ના સંગ વિના નીકળવું ભણેલો ભણાવે ભણેલા છે જોઈએ લો દેહે વાછન માં ક્યા શબ્દ ઉપર ભાર દેવો ક્યાં ઉપર ન દેવાય એ જરા ઘણું ભાર દેવામાં અને ગમે તેટલી પ્રવૃતિ હોય છે અને દેહ કરી ને ગમે તેટલી પ્રવૃતિ હોય અને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિભૂંડો થાય નહી મન જો શુદ્ધ છે મન જો શુદ્ધ છે ગુંડા ને હળવું કહો એટલે ભાષા બદલી ગઈ આથી કહેવાય તો તેનું અતિ ભણે છે ને ભરેલા છે એટલે એને મારે તો અને આ બધા ભણે છે ભણેલા કેવાય ખરેખર ને તમારી પૂરખાય અને જાગૃતિ નહી આ એનું પરિણામ એમ કોઈ ભણતર આ તો ભણતર નો વાંક શિક્ષુઓની નબળાઈ અંધારામાં પડ્યા છે એટલે છોકરાને અંધારામાં લઈ જાય કોઈને ખબર પણ કોશિશમ જો તમારી ભાષા વિધી ને આમી વિદ્યા છે બરાબર ને કેટલા લંગી આ જ્ઞાન વિદ્યા સ્ત્રીલિંગ છે કે નપુંસક છે આ ભાષાનું જ્ઞાન જયારે ભાષા જ ન આપણે કઈ રીતે મજા મારે કેવું કુ શિષ્ય કે બીજું બોલશે ઉચ્ચાર ભરી ગયો તિષ્ય છે કે નથી એ આખો છે બોલાય છે તો પછી ભણેલા કઈ રીતે તમે ખટલો લાય બોલો બોલાય ને ને એક એક તમારા માં ફેરશો ખાકી એટલે અર્ધો છે રીતિ ક્યારે ક્યારે બોલે છે ને કીર્તન ભાઈ મને હવે કઈ નો અને આટલું રસ્વદીર્ઘ નું જ્ઞાન ના હોય અને અમે ભણેલા છીએ અમે બરાબર જાણીએ એ પાછું અમ વાગી આવે તો આવે મને સમજાવવા હો તમે કા મારી હોય ને તમે સમજાવ પણ મારે એટલો લાભ હોય મારે છો એમાં લગભગ જોઈ ને શું આવડા નો બોલ્યો આને તો હારા જ લાગે ભારે કીર્તન બોલ્યા ભારે કીર્તન બોલ્યા ભારે કીર્તન બોલ્યા પણ હું કેમ કહું ભારે સ્વભાવ થઈ ગયો કોઈ કોઈ દિનો જ્ઞાન એને થાય જ નહીં કોઈ હવે ઉમર હમુ હમું જોવો નહી આમ અક્ષર દેખાય છે નથી દેખાતું અને તમે ઉચ્ચાર કરો એમાં છે ઈ પ્રમાણે બોલો જો કરી ફેરવી ને એવું તો નહીં પણ ફરતું નથી હા ના ફેરવવાની ઈચ્છા જ નથી અંદાજા બોલવા અટકું જઈ બોલ્યો આવું છે કે સ્વામી ભૂલ કરશે બોલવું નહી કેશો હા હવે એની ભૂલ કીધી જાય ના જાય એમને દેવાના બોલો લેવા તો બીજે પાડકે ચડી ગયો જોઈ જોઈ વચમાં અમાર જઈને મારે એક રસ્વ દીર્ઘ ની ખબર નથી અને ભણેલા હવે આને કરું આ પ્રાથમિક વિદ્યાર્થી હોય મારે પ્રોફેસર પાસે ભણવું છે બીજી ત્રીજી ચોપડી ભણે છે એટલે પ્રોફેસર એને ભણાવે આપડે પ્રાથમિક જઈએ કે માધ્યમિક પૂરું કર્યું કોઈ વિચાર તો કરે કઈ ખબર પણ હું કેનું નામ કેવાય એ ખબર ન હોય કરું શું કેટલા વર્ષ ધ્યાન એમ મેં પૂછ્યું મૂળ માં જ મા બાપ નથી ને કોઈ મૂળ મૂળ માંથી કાચબ રહી ગયો વ્યાકરણ તો પેલા થી પરીક્ષા માથા મોકલ્યા છે એટલે બોલે ગુજરાતી એ તો જેમ હોય ને છોકરા એની માની પાસે રોટલો લાવી નાવું છે ખાવું છે હોય ને એટલે એમ બોલતા શીખી ગયા તને કઈ વાંચવાનું હોય ને જો બોલે ગુજરાતી જો પાછો મજૂરી કરવા જાય મજૂરી કરતો હોય ભણવું આ ભૂલખા એટલું તો વિચાર કરો તમને આટલું આવડે છે ઈ શીખ્યા પેલા આ તો પ્રાથમિક નથી અને કોલેજ જમ થવું છે હવે એને કરવું કેમ પેલું વ્યાકરણ ભણવું જોઈએ પછી પંચકાયું આવે પછી ભાગવત આવે ને પછી ઓલું આવે તો પેલે થી પણ કરી લ્યો હે આમાં ભૂ કરો તમે તો ભણ્યા ભાગો લ્યો गवृत्ति मन जो शुद्धि केवृति हो आप पेटी माला मा जाए पेट है घर छम एट रलवुज पड़े के छोरा रलता हो ધ્યાન રાખવું કઈ કામ તો કરવું જ પડે શાકભાજી પ્રવૃત્તિ વિના નો માણસ જ નખમો છે એ કરીને ગમે એટલી પ્રવૃતિ હોય પણ એને મનમાં જાય કે હવે હું આ વ્યવહાર સંસાર નો છોડી દીધો છે પણ અહી રોટલો ખાવ છ એટલે આટલું મારે કઈ કરવું જોઈએ देहे करे बाकी भगवान बाकी पासू चे अंबल रायरा जरा कई नौखंड उगड़ा नहीं हो आता चालती नहीं हो એક બે પાંચસો દોઢ હજાર ખંડ ખાલી હવે તમે જાણ્યો સ્વામીભાઈ મજા નો રૂમ છે કુવાનું છે આસમ છે દયાર આપડે જમ મારે રેવું છે રોકવા જ પડે છેવટ માં કોઈ કેસે વયું જવું તો હું રાજઉ હારું જ્યાં સારું હોય ત્યાં રાજ્યો હું મનાવાનું હું મોપા છું મનાવું ભગવાન ભજવાના હોય તો મનાવું બીજી રીતે મનાવવા નહીં હોય ત્યાં જાય હવે મારે જ નઈ એટલું તો કહો હે પણ એને હૃદય માં હું ખાલી મે નક્કી કરી રહી છું આપણે સંબંધ ભગવાન ભજવા અને ભજાવવા એ બે માં નડતરી જ્યાં હોય ત્યાં જાય એ નક્કી કરી રહ્યા મોટો તો થયો હશ ને ત્યાં થવા આવ્યો તો આમ જે પેલા ભગત વાહે બેઠા એમ બેઠો હશે ને હે મને તો કેનાર નો તમને આ કેનાર છે ને આ બપોરે ચાલો આ પથ્થર લઈને બે ગયા ખાઈ લીધું હે આ ઉપાધિ રાખવાની આપડે શા માટે અહિયાં આવ્યા હવે શું કરીએ છીએ સાધુ ને પગ માં પડતાર કરો આ કેટલું આપણને નીચા ગયા ઉગત આમ નહિ જોવાનું મંદિરોના સંતો સામુ નહી જોવાનું આપણે શું કરવું છે એની ઉપર જવું જોઈએ અને મારો પ્રયત્ન રાત્રિ થી તમને હારા જોવાનો હોય ઘર બાર છોડી નાખવા જોવા હું માગતો હો એટલા માટે આ તમને માન મળે ન મળે આ મોટા સાહેબ કહેવાય તો હેઠા બે દાદુ આમે દેવું પાછળ દેવું એ ભલે પણ એના खप क्या कई आसाव फूले कर तील वसाई अंदर मन आवा घाटव हवड़ा घाट करवाई નબળો ગાઢ થાય ને એ માપ કેમ ચાલે ભાઈ કુવો ખોદવો હોય ને કુવો શા માટે ખોદે પાણી પાણી છે ઉપર થી કડી માં ખોદે પણ કોક આવીને પાણી કણો એમ કે છે કે આની નીચે પાણી છે આની નીચે પાણી છે તો કેટલો દાખલો કરે એ બધું નીકળ્યું નિકા એ કલ્યાણ ની આશા કઈ મેહનત તો કરવી પડે કઈ મેહનત કોક નું કરવું પોતાના અવગુણ જોવા પોતાના અવગુણ ટાળવા કોક નો લેવો આ મદદરૂપ છે એમાંથી પાણી નીકળે છે પાણી કળા કેશે કે પાણી છે વિશ્વાસ લાવવો પાણી કળા નો વિશ્વાસ લાવી નથી સુરસિંહ સુરસિંહજી ભાઈ જુરસિંહજી ભાઈ એ આરંભ માં આપડે આખું પાણી થઈ રહેતું અહીંયા થઈ રેતું વચિંતા ક્યાંક આવ્યા અને સરકાર માં પગાર ખાતા પાણી કળા કરી ખેત રહેતા હતા પરણસ ત્રિભુનભાઈ ઓળખે આવો ત્રિન સરકાર કરી ગયા પછી મને ત્રિભુનભાઈ કહ્યું મને હાચા માણસ છે પૂછી જઈ પાછા આવ્યા સાહેબ કુવામાં પાણી ખૂટી જાય અમે ક્યાંય હશે પાણી રાખતા બોરિંગ નાખું તો કાલ મીઠ પાડો એને મારે તોડવો કેટલું ખર્ચ થાય બોરિંગ નાખીએ જો આવવું હોય છે તો આવશે ને તો પાછો કુ ખોદશું ફેર પાછો મને કેમ કરો પૂછ્યું ખુબ મીડું કેમ તો હરખ માં એ હતા પણ આમે આનંદ માં વાત કરી જો પાણી કલા વિશ્વાસ રાખી નથી રાખતા દોઢસો ફૂટ તો ભાગ માં મને યાદ છે કોક નો વિશ્વાસ કરવો પડ્યો પાણી કળા નો વિશ્વાસ કરીએ છીએ મહેનત પડે પૈસા ખર્ચ તો જો એનું કયું કરવું પડે ભગવાન મેળવવા હોય તો એને સ્વામિનારાયણ એમ માં બે બરોબર પાંચ હોય તો હસું બોલવું નહી તરત છું વેચી ને ભગવાન પાણી પીવાનું આવ્યું તો જ ગમે એવો વાત કરતો હોય તો અટકી જવું જઈ ભગવાન ને અંબારી ને શું વાંધો દરેક ક્રિયા માં ભગવાન આગળ રાખે તો આપડું મન ભગવાન થી વસાઈ જાય છે પછી એના વિના રહેવાય જ નહીં માલિકા ભૂલે ભરી ને બિલ વસાય છે આપડે વાસતા શીખવું જોઈએ વાસતા એટલે બંધ કર્યા ને વાસું કમળ વાસું જઈને માલિકા નાસના હોય અને તે બહાર બહાર સારી પેટે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બહાર લોક માં તો સારું જણાય પણ તેના જીવ નું અતિ થાય ભરતજી છતાં એક મૃગ નું બાળક યાદ આવ્યું ત્યાં ત્રણ જન્મ લેવા પડ્યા છો ભગત પણ જો આમ થઇ જાય ભગત પણ અંધકાર બરાબર એને ચાંપ દબાવવાની તો ઈટાળો ચાલે જો પેલો ગમે એટલું બેઠું હોય એવું કામ બગડી ને જ ફોટો એ આપડે બગડવા નથી દેવું બોલો અને પ્રથમ રાજ્ય રાજ્યુ હતું અને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા આપણે માટે ઉપયોગ માં છો પણ નિવૃત્તિ દેહાભિમાન છે બીજો શીખો ત્રી માણસ ગીતા વાંચો હું કર્મ અધિકાર માણસ ને નવરું રહેવું જ નહીં કર્મ કરવા જ જોઈએ વર્ણ આશ્રમ એને અનુસારે कर्म जो खोटो बोलो। अने जे उपवास करवा छोड़ो पद दुर्बल मन दुर्बल शु कर्तन विषया विनिवर्तन एट गरीब रोका जाए था था था। फिर बोलो મારે તો તરત માલિપા દેખાય તા નું ઉચ્ચાર નથી આવતું વિષયા વિનિવર્તન તે આમ બોલાય શું વિષયા વિનિવર્તન વિષયા વિનિવર્તન તે દેહિના એ આહાર નથી લેતો એના વિષયો છે તો કે ભાઈ ભણવાનો અર્થ છો ગીતા ભણો ભાગવત ભણો એમ અર્થ થતા નથી વ્યાકરણ નથી જ્યાં જ્ઞાન નથી જ્યાં સમાસ નથી એ અર્થ કેમ થાય તો બારોબાર તમારે વિદ્વાન થઈ જાવ મીમાંસા ભણવી છે ફલાણું ભણવું છે વોલ્યુમ ભણવું છે આ ન કહું હાલ માટે જેને મનમાં ભગવાન ના ઘાટ થતા હોય અને જગત ના ઘાટ ના થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે આ ભાઈ નો મોટે કોણ મોટેરો ભગવાન ના ગાઢા થતા હોય અને જગત ના ઓછા થતા હોય એ સંગમાં મોટે આ મોટે ભણવી મન મા છે જ કોણ હણવું એ કઈ નાની વાત છે ભાઈ વિષયા વિનિવર્તન બોલવામાં ઉચ્ચાર જો વ્યાકરણ જ્ઞાન હોય તો ઉચ્ચાર જ એમ થાય અપવાસ કર્યા ન ખાધું એટલે દેહ દુર્બળ થાય પણ વાસના જાય નહિ રસ પર રસ એટલે વાસના વાસના એ રહી જ નહીં રસ જો કાઢવો હોય વાસના કાઢવી હોય દ્રષ્ટવાની વાત ભગવાનની ઉપાસના વિના કોઈ બી ના જાય એ ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ છે એને દ્રષ્ટવા દર્શન કરે ત્યારે ઓલી વાસના જાય એમને ન જાય નિરાકર દર્શન શા ગીતા કહે છે કે દ્રષ્ટ છે નિરાકરણ મારી ભૂલ હોય તો કેતા જાય હું તો તમારી ભૂલ્યું કયા કરના અર્થ મોટો આપે કીધો ને કે એક વસ્તુમાંથી ઉપાસ ધાતુ ભક્તિ જાય એવો ઉઠાવ થતો હોય ઉઠાવ બોલે ભગવાન સાંભળવા જાય ધાતુ જ ધાતુ પ્રમાણે અર્થ થતો જઈ ને ભાઈ ઈ આ મળીને નિરાકાર માનનારા હું એને લખે ઉપાસનમ પણ ઉપાસન એટલે શું બોલો તમને ખબર નિરંત બેસવું નજીક નજીક કે ને વસ્તુ હોય તો નજીક ને બરાબર નજીક કેમ બોલાય ઉપાસના પાસે આરો ઉપાસન થાય એટલે આ બધી બાબત માં ખુબ આપડે તમે સામાન્ય શબ્દ રૂપાવળી અને સમાજ ચક્ર એ જો બે કરો તો આ બધું જ્ઞાન થઈ જાય છે ને બે પાકા તમારે મહેમાન સફાકી કરવા નબળા જુધાઈ રહ્યા છે એટલે હારું છે આમાં જો છૂટું થઈ જાય ને ભારે મેળ આવે વિદ્વાન જાય એવું બધા થઈ જાય ને વિદ્વાન હું જબલતા હું સાજા જાવે તનવાય ની દે એકા માતરા